ટ્રુ ઓનર યુ આર નોટ દિ ટ્રુ ઓન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 આંગળાના ભાર વધારે કઈ ના કરવાજોગો એવા સંજોગો ઘરનું આવીનું એકઈએ બાકી અમારા ઇન્ડિયા માં તમારે ઘરનું મારું ન્યુલેન્ડ એમના ઘરનું કોઈ પાસે નથી ના એ બરોબર છે એ તો સૌથી મોટું દુનિયા એ તો બીજું જાત ઉપર હતા એ હિરાબા નામે બે લાખ આપી દીધા ભગવાન બીજા બે લાખ આવે આપડે તો શીધું એ તાર ટાઈમિંગ યાર બાર ના કપડા ધોતા રાખી બરાને કપડા ધોતા રાખી ઓકે તમે ના ઉઠો મને બરા બરા કોઈ જ નથી તો મને મારી સા તાય બરા બરા જાન માલ છઉ જો આવી જવો છો જો અમારા બે અમે બરા જ અમે ભલી વાર જાય નથી એક ઘુર પર ઠરાયે તેમ ભરેને બરા પાંચ આગને પાઓ શાતાબેન હું જોઈ ને બધાને એવું લાગે મારે સ્થિર મને હું ક્યાં સ્થિર કરું દાદા મારી ઈચ્છા આપડો લઈ ના આવ્યો ને એવું ન જો લે લાઇપ મારી બાય લે લે ભેળા તો રોમ ને ગળ નહી કરે આ તો કે બધા ધણી છે તો બધા પૂટો આ કહેવાય છે તો બધા પૂટો છે અને એ જા છે કાજી સુતે જ હોય લે લે જેસે કો મળે તેસે કો બાપુજી ને એવું મન હતું કે બાપુજી ને એવું મન હતું એન્જિનિયર કરવાનું કેમ એટલે થઈ ગયા શક્તિ કૃષ્ણ ભગવાન શ્રદ્ધાર જવાની શક્તિ કૃષ્ણ ભગવાન એવું આ દુનિયા તેના લોકો આ મેં કહ્યું તે જ્ઞાન થાય આ સાયન્ટિફિકમ એવિડન્સ કરે પૈસા છે ચાર પાંચ વ્યવસાય બાપુજી ના આવશે એવું બોલે બોલે ખરા બોલે બોલે તમે પડ્યા સગવડે હા તો બધું સમય લઈને આવ્યા આવો જય સચિન આવ્યો છે ચા પાણી કરી તમને સમજાયું ને પછી રિઝલ્ટ આવે તેમાં નાપાસ દોષ કે આપણો દોષ આ જગત માં જન્મ થી મરણ સુધી બધું રિઝલ્ટ છે પરીક્ષા થઈ ગઈ ગઈ જગત દેખાય છે નિમિત્ત દેખાય છે એટલે ને બચવા ફરીએ છીએ શું કરીએ છીએ મારા બાપુજી આમ કર્યું મારા બાપુજી કર્યું મારા બાપુજે એવો પણ એમને ગમતી જ નથી આ નવા પો કરે છે એ પરીક્ષા છે કોઈ કેટર કપિલ ડોક્ટર છાતી આપડે દેખાય છે ને છાતી કાઢવી કઈક એકા ભાગી ના બાબા બાબા નાના છે કોણ લોકો અહંકાર કરી નવા કરવ પડે અને ભગવત માન મા લક્ષ્મી ભલે હે એટલે કેવાય રોજ બાર લોભ એ પાપ છે એ જ ક્વિજ છે શું છે એ ના હોય એટલે ખરા ઇફેક્ટ સમજે બરાબા છોટો સમજે સમજાય બાપુજી કરેલા બાપુ થયા બસ સંજોગો કરે છે મારા હંકાર સુરતર પંચોતેર થયા ત્યારે પંચોતેર થયા ત્યાં મળ્યા છે દાદાજી સારી છે પણ યુરિન નું મને દુઃખ જે થયું છે તે એક ટીપું પણ યુરીન પડતું નથી તબિયત યુરીન ના ડાક્ટર તમારે શું થયું એ તો ના ચાલે તમારે ભગવાન આગળ ભગવાન ગપો બારો છો પેલા ક્યાં હું કરું છું કે ભગવાન ગપો બારો છો શું છે ભગવાન ભગવાન હજુ બચારી બગાડી દેવ ભગવાન પાછું કરે આવું થયું મેં કહ્યું અને કોર્ટ મત નાખે જઈશા દુઃખી પાર તમને ગેર આવી ગયે એ તમારી ગેર સમજ રૂકા મારા જે બરાબર સુગ ના થશે કેટલા ટકા થયા સમજણ માં એસી ટકા સમજણ માં એસી થયા એટલે ત્રીસ ટકા અનુભવ આવી ગયો જેમ સમજણ વધતી જાય છોડી દેવાની બહરી નું દોષ નથી આપડા મન નો દોષ છે એ દોષ છે આપડે જ્ઞાન સમજીએ બેઠેલા ડાકતરી જંજાળ છે તે આપડે ઉભી કરેલી ઉભી કરેલી નાખે આપડે નદી કરી થઈ ગઈ એ થયા પે છૂટવું છૂટવાય નક્કી કરી ચાલે પચીસ જવું પડ નામ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 એ મને પૂછીને નહિ ભરેલો મને પૂછીને ભર્યો હતો આવો ના નીકળ બીજા પૂછીને ભરેલો ભગવાન નીકળ્યો દાદાજી મળી ગયા હાઈ દાદાજી મરે કલાક દાદાજી મરે એક કલાક કરોડ રૂપિયા કેતો ચીકી બદલ હમઝેર પડે તો ના હમદેર ભાઈ બંધ હોય તો દાદા સિદ્ધિ બોલે તો આનંદ થાય એવું ખુબ પ્રત્યક્ષ અનુભવ જોયે ને દોઢસો રૂપિયા ને શીખી નોટો પીએ તો એના હોય નઈ દી ફર્શ બેંક ઓફ સોલ્યુશન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 ત્યાર આપડે ધર્મ આપડા ગુરુઓ શું કરતા હતા વૈષ્ણવ ના તારી ઘેરિયા અઠવાડિયું ત્યારે અઠવાડિયું વધારે એ પણ આવે આપડે કોઈ નિદા પડવાની આપણા છે તારા આપડા સંજોગો છે તારા દે ભ્રમ તો આ નો ભરી ગયો બાકી કરેલું બ બીજું ભ્રમનિષ્ઠાર્થમાં છું પેહલા હતી ત્યાં હું સુદ્ધાર્થ માં જે નિષ્ઠા બેઠી ભ્રમનિષ્ઠ બરોબર બીજો પ્રશ્ન મનમાં મધર ફાધર કોણ who is the father and who is the mother of mine opinion the, the opinion is the father and language is the mother of mine ma baba ho chukuda hai ma baba pad na ho to me baat nahi manta hai ne brahmin opinion, opinion. opinion and language qual father ko mai opinion ablek ઓપિનિયન આપ્યો એ મને એટલે મન ના ફાદર મજા આપડે નહી એવન થી મારું થાય પૂછે નાઇન્ટ નથી એક દ્રષ્ટિકોણ ની વાત બીજા બાપુ પિત્તો ઉછાય કે સમજાય બરાબર સમજાય ને બરાબર અંતર્ગતિ એટલે શું પછી વાત એમને ખ્યાલ નથી એનો બીજો લેવા ને ભસ્મ ગ્રહ ભાવીર આઈ જા આઈ જા આભાર બહુ છે બિહારી થયા એનો નિર્માણ કાળ આવ્યો એટલે આ દુનિયા પર ભસ્મ ગ્રહ ની અસર થાય ગ્રહો છે ને ભસ્મક ગ્રેવલોકો કહ્યુંર દેવ લોકો આયુ મૂક મારી તણમે છે એટલે દુનિયા દુખી ના થાય દુનિયા દુઃખી ના થાય એવું બન્યું નથી બનશે નહી એવું કઈ બોલ્યા એ બન્યું નથી એ બનશે નહીં છે તેમ કરેક્ટ જ રહેવાનું આપડે એના ગયા પછી તળે તર બહુ દુઃખી શું કહ્યું એટલે શું જે સમજણ પડી ગઈ અત્યારે કેટલી પચાસ ટકા સાત ટકા એવી સમજણ પડી ગઈ સમજ ભાઈ તને છઠ્ઠો પ્રશ્ન બુદ્ધ ભગવાન બુદ્ધિ ના છે અટક્યા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 બુદ્ધ કેવાય બુદ્ધિ પૂર્ણ થઈ બધા લેયર પેલા મન ના લેયર થાય છે માણસ આગળ પછી બુદ્ધિ ના રેર માં લેયર પૂરા કરતો કરતો છે દાદાજી મરી જાય ભેજા પસડી બેઠા સમજાય જ્ઞાન માં શું છે બાજુ માવીર બેઠા હોય એ સમય ટાઈમ બે થયેલા એ બાજુ અહી માવી બેઠા હોય અને આ બાજુ બુદ્ધ બેઠા હોય જતા હોય એમ લઈ એ લોકો બેઝ બંને શું અસર સાહેબ કઈ ખાય હે સર ભગવાન જી અસર સાહેબ બુદ્ધ ને શું અસર સાહેબ બુદ્ધ ભગવાન ને ખુબ ભગવાન બુદ્ધ ભગવાન બુદ્ધિ હોય તો દયા દુઃખ એટલે બુદ્ધ ભગવાન દુઃખી દુઃખી પોતે થઈ જાય પેલા એ જોઈ ને એમને દુઃખ થાય બુદ્ધ ભગવાન એમની ઉપકાર કર ના દુઃખ ને મટાડે ભાવીને જુદાય પેટલો પરવાનું ના આવે કારણ કે એનો ઇફેક્ટ ભોગવી રહ્યો છે પેલો મા કરી રહ્યો છે બીજી વાત લોકો કે વાત કેવાય ખોટી ખોટી વાત છે આપડે એવું મારી બેઠા છે બધા જે થવાનું જેમ કોણ ફેરફાર ભગવાન પણ ફેરફાર એવું ના કેવાય તો હું તો કહ્યું છે કે પછી જે થવાનું છે થાય ના પણ આ વ્યવસ્થિત નો ગાડીઓ ચલાય મને સાવધાની પૂર્વક ચલાય શું કયું એટલે પછી અથડાયું હોય ને જોઈને તો એ શું કહેવાય તો એવી રીતે ગમે તેમ ગાડી ચલાવે અથવા કોઈ સુસાઈડ કરે તો એ શું વ્યવસ્થિત ના કેવાય કે દાદા એમ કહ્યું કે ગમે તેમ ગાડી ચલાવી હોય તો વ્યવસ્થિત ના કેવાય કોઈ પણ જાતના સાવધાની પૂર્વક ચલાવે તો વ્યવસ્થિત કેવાય પણ ધારો કે કોઈ સુસાઈડ કરે તે મૂકે તો એ શું કેવાય કોઈ ગમે તેમ આપઘાત કરી નાખે તો એ શું કેવાય વ્યવસ્થિત કેવાય કે નહી થઈ ગયું થઈ ગયું થઈ ગયું બની ગયું તો વ્યવસ્થિત થઈ ગયું આપડે અવરો નહી ગજવા પાણા રાખીને પૈસા મૂકી નઈ અને તો હાથમાં આપણો કબૂલ કર્યો એવું હોવું જોઈએ આવું ગમે તેવું કલ્પિત ના હોવું કલ્પિત હોમ લાગેભૂત દેખાય ભાવ પૂજા એટલે કે દેખાય ભાવ થી બે હજાર થી પૂજાઓ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 ઉત્તમ ભાવ પૂજા ઊંચા ભાવ જેવા ઊંચા ભાવ પૂજા કરતી કરે દરિય પૂજા દરિયા પૂજા કરતી કદાચ ભાવ પૂજા હોય તો ઉત્તમ અરે દરિય પૂજા કરતો એ કેવા ગયો હોય ના હવે તો એની ઇફેક્ટ આપડે ભોગવવાની રહી કાલે આપડે સામાયિક કરાવ્યું હતું ને વિષય સંબંધી તો કે સામાયિક કર્યું એટલે દાદા બધા દોષો ધોઈ આપ્યા ને તો હવે એ દોષ નો કે આપડે ભોગવવાનું રહ્યું નઈ ને એટલા ગયા ના દેખાયતા રહ્યા ના દેખાયલા આજે હિંસા ની સામાયિક કરાવે એટલે દોવાઈ જાય ને આ તો વાણિયા વાણિયા નીકળ્યા અમદાવાદી ના <laughs> દેખે <laughs> <laughs> <laughs> જબો ફરી હિંસા ની સામાવી જળ પાન ઉપર જીવ ઉપર જીવાત થાય ને બગીચા માં ઉપર પાન એના ઉપર જીવાત થાય તો દવા છાંટીએ હિંસા કેવાય કેવાયું દાદા આ તો નેબર આવીને કહી જાય કે હવે દવા છંટાવ મારે તો છંટાવી નથી પણ નેબર પાછલા નેબર આવીને કહી જાય કે આની ઉપર તારે ક્રેપ થયા છે ને હવે તું છંટાવ કે દરેક ને કોટવા મારું મારા ઝાડ ઉપર આવે તમે નાખો મારી વિનંતી એટલે મારી જાય વિનંતી કરીએ મારી જાય કાયદો છે મહેનત કરીને બાર મૂકી આવીએ તો પછી જોડે વાળા નઈ આવે બધી જોડે બોલી ને બાર ની પેલા તબિયત મોકાન પડેલા તર આજુબાજુ પેલા સહેનો કરે ને એટલે કોઈ માર્ગા કરે નઈ બધું કઈ નખું મકાન બહુ કરે છે માણસ લો ખાતું નથી તને ખાઈ અમે ભૂખ્યા રહેવાના નથી તારી હોટલ માં ખાઈ ને જવાના એટલે ખાઈને જાય છે તારે મેં હું જાગતો બનાવી તું ખાઈ જવ ઊંઘી જઈએ તારે આત્મા બે જુદા રસ્તા કરે આ રસ્તો છે સમજાય છે બધા તો બધા આતે બધી નહીં લોકો કા일ન દાદાને ખાવા દો બા ભાઈ અહીંયા પેલે બધા આ બધા અહીંયા લ્યો આ બાજુ લઈ દે દે કાઈ ના કાઈ લઈ ના દે કે જોયું છે એટલે કે અમે નથી ખાતો ઓલા ઓલા પર કિલ હવે ના આવો આ દે છે લે લે દો દાદા તમારું જ છે એમનું કે તમારું થાય એજ બાળક નો જન્મ થતો હશે બહાર થી આવતો હશે એ જીવ નું શું થાય માતા નું બે જીતું થાય નવું પડતો એ જીવ ક્યાં જાય એ બંને જીવો ક્યાં જાય જેમાં બહાર નો જીવવા આવે છે માતા નો રસ અને પુરુષ નો વીર્ય એ બે નું યુનિયન થાય એટલે એમાંથી પછી ગર્ભ બંધાય છે નવું પ્રશ્ન એવો છે કે વીર્ય માં જે જીવ હોય અને માતાના રજ જે જીવ હોય તેનું શું થાય પછી બી હોય છે બે બાળક જે થાય એ બહાર નું જીવ કે એ જીવ એટલે કે જન્મ થાય છે આપતો વાણીમાં એક જગ્યા એવું છે ઊંધું સમજાયું છે કે શ્રીમદ ના દાડે મે અને પછી પહેલે જ દિવસે મા બાપ ના વિડીયો અરેજ વીર્યો માં બધા બહુ જીવો પણ અહીંથી જે નવો પ્રશ્ન થાય ને જે મૂળ જીવ મૂળ જીવ મૂળ આત્મા બધા ધર્મ આજીવો છે સમજ પેલું મૂળ આત્મા ભેગો થાય એટલે પેલે જ દિવસે મેરી અને હૃદય થતા રીતે આપે જ મૂળ આત્મા બેઠો નઈ ખાઈ જાય ભૂખ્યો ભૂખ્યો હોય ને આત્મા ભૂખ્યો રહી શકે ના હોય અંદર ખાઈ જાય વીર અને રથ ને બે નઈ જે રીતે ખાઈ જાય મળવું વળવું ના ગરમ ગરમ લોખંડ નો ગોળો હોય ને ને હે? ઉડી જાય ના રેજ